વાક્યો મને સમજાવશે દાદા અમુક પ્રસન્ન બને અને બુદ્ધિ આપડી એ થઈ જાય ક્રોધ તદરત ક્રોધ આવ્યા બના કરે છે બુદ્ધિ છે બુદ્ધિ એ કદાચ ગિલટી છે કે છે ગુનેગાર એ પોતે છે વાપરતો નથી આવડતું મન વાપર્યું કરવું તે જાણતા નથી બધા કે છે કે સાતે બુદ્ધિ નાથી એવું કે બધા એવું સમજે સમજે એ ચીડાય એટલે પછી ઘરમાં બધા એવું રીતે નથી રહે આપડે ચલાવવું પડે બીજું આ બધું જતું રહે આ બધું ક્રોધ માન માં બધું જતું રહે મન વસ્ત જાય એવું બધું એ છે त्रु मन मोह लोभ मया ए कई उपाय मे तो आ उमरे मरु कई बीजू पगलू हू भरी सकू आ उमरे जो आ पांच शत्रुओं क्रोध उपाय मैंने हरिहंत कह्म जीते क्रोध मन मैं हरिहं त्रिमंत्र बहुत सरस बोले वर्षो કેમ કે કઈ કર ની તો મને કઈ કે મારા ભગ નું તો મારી બા કરે એમ કેમ બેસતા બઉ આખો રિટર્ન કેટલું આવશે અને પાછું એ હિમંત સ્વામી બે રિટર્ન કેટલું બધું આવે પડે બરોબર મહાત્મા સેવા કરી એ બહુ મોટા મોટી હિન્દુસ્તાન માં તો લોકો આપડા બધા છે જમા જમાય ગયા જયારે આમ થોડા જમા મહાત્મા જેને મમતા નથી એને જમાડવાના આ મહાત્મા કોઈ ને કઈ ઈચ્છા થઈ આને માટે જ આવેલા બતાવું પછી કોઈ પછી જોઈતું નથી લેવું નથી મળે કેટલા બે હાજ ફણગા ફૂટે જાય તો કે આખી જિંદગી મઠ બાંધવાના એ નું બનાવતી મઠ છે આ તો સિંધી લોકો બનાવેલા તમારી બધા પગ ની સેવા કરે છે અને આ બધી સેવા કરે છે તો કોઈ માણસ આવ્યું હોય નવો માણસ આવ્યો હોય તો આપડે રોબી ની બનવું જોઈએ મળે જ છે એવું સમજવાની વાત છે ને સમજાવો ની છે દાદા કે અમે આ બધા બેઠેલા છે ને આ સેવા કરતા છે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 દુનિયાની દ્રષ્ટિએ ન્યાય કોલે છે સંસાર ઉભો રહેશે બરોબર કુદરત ની દ્રષ્ટિએ ન્યાય કહો છે સંસાર પણ થઇ જાય છે નેચર દ્રષ્ટિ નેચર કે ના જે બન્યું એ જ કરે છે પુણ ને કાતી પૂરતું આવે તો પુન કાતી પૂરતું હોય ને આગા બાર થઈ જાય આવો આવો એનું પુણ્ય ચોર કરે એક માસ ને એક માસ ને આખો દિવસ કાલ ના બન્યું રાખનાર દોષ નથી દુનિયા દ્રષ્ટિ ભૂખ્યો રાખના દ્રષ્ટિએ ના બન્યું તે જ બને બાયડા બંધ કરતા જવાનું કાલ નો પેલો પેલો બુદ્ધિ ખેલ છે આ જે બુદ્ધિ નો ખેલ છે આગળ ઓડમ ખોવાઈ જ આવે એટલે બંધ કરી પૂરું થઈ જશે આ સફર પેલી બાજુ બેઠા બેટો ફૂટું ફૂટું થાય છે કે ફૂટી ગયો છે મને ખબર નથી એટલે તમારી પાસે પાછો આવ્યો છો હા ક્ષત્રિયો આપડે બધા પટેલો ક્ષત્રીય કેવાય વાણી કે વાણીઓ ભી ના થાય છત્રીય આપડા જે મારો એટલે મારો નહી મારો નહિ તારે પેલા તો એ બધું છોડે પણ એકાદ ધીલી નાખી એકાદ જોઈએ બુદ્ધિ ના જોઈએ દીખો બેન બુદ્ધિ સાહેબ બુદ્ધિ વાળી વાત ગમે હાર્દ ગમે કે બુ વાતો ગમે સારા હૃદય નો ગમે સારા હૃદય નો ગમે હા હૃદય વાળામાં બુદ્ધિવાલા મરેલા આ બધા બધા સંતો છે ને તે હૃદય વાળા નું કામ બુદ્ધિશાળી બધા બઉ થઈ ગયા હૃદય વાળા બે થયા છે એક છતાં હૃદય વાળા ને પેલા બધા હોય ભૂત વગેરે હોય ભૂત પસંદ છે રાખવાની કે ભૂતા રાખવાના સભ્યતા ના સભ્યતા એટલે આપડે જાણીએ કે ભાઈ આ ભાઈ બહાર સહન કરી શકે નથી તો ત્યાં આગળ કઈ એક મુદ્દે જમીન આવ્યો છું કઈ નહીં ભાર સહન કરી શકે શું ભાર સહન કરી શકે એમના કોપડ્યું એટલે ગઈકાલે જે આપડે ગરબા જે બધા ગવાતા હતા અને પછી દાદા ના પગ તો મીના નું કેવું છે કે એ સારું નહી થવું સારું ના કેવાય દાદા ને દુઃખ નહીં જોઈએ દાદા ને મેળવવાની ભાવ હોય તો ખૂણા માં બેઠા બેઠા પણ દાદા મળી શકે છે બરોબર છે તો એ શું કેવાય લો જે બોલે છે બંને અને આપણું વિન્યાસુ કે બન્યું કરે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 घटे okay. प्रिय भाव थे थे। दादा कर लोभ दिखा क्यों पुण्य जोर कह पुण्य जोर ज्ञा पुरुष थी राजी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 तब से नहीं दादा कोई विचार नहीं जता हाजरी मैं જગત વિસ્મૃત ના થાય કોઈ રીતે જગત વિસ્મત થઈ હોય મોસનો માર્ગ ખુલ્લો થાય જગત બુલાય નહિ જોવા ગયા હોય તો જગત પોતાનું યાદ ભાઈઝ માં થઈ ગયેલું હોય ચૌદ ને બદલ શું કે સાઈઝ આજે સાઈઝ હોય ને દાદા લાંબી ટૂંકી નથી જાય પ્રકૃતિ સારી રે માતાજી ની બહુ એકવી છે પ્રકૃતિ બઉ સારી છે માતાજી ની ભક્તિ થી બધું લાભ થઈ જાય છે સંસારીઓ રાખવી છે ને પ્રકૃતિ શક્તિ છે અને કૃપાથી સારું છે મહાદેવજી એ તો ત્રિગુણ માટે છે તારી ગુણો દબાવવા માટે તત્વ રજ અને તમો ગુણ સત્વગુણ બ્રહ્મા બરોબર સાધુ સંતો જે ભગવાન અને રજો ગુણ કોણ કેવાય આખો દાડો એક દસ મિનિટ બેઠવું હોય બહાર્યું ને તો એને વીચી કઈ લાગે આખો દાડો કામ કરે કરે એ રજો ગુણ રજો ને જે આખો વાસ્તાઓ પડી રે તમ કામ કરે નઈ એ તમો ગુણ તમો ગુણ ને મહાદેવજી ના લિંગ એટલા માટે બતાવેલું કે ત્યાં એની ઉપર બીલીપત્ર નાખે છે બીલીપત્ર અત્યારે નાખે પણ બીલીપત્ર દવા છે અંદર એ લોકો જાણતા નથી એમ બીલીપત્ર નાખે કર્યા કરે છે એટલે આ જો એને બધે જે લોકો આવા એ વાળા છે વાસના વાળા બધા તો એમની વાસનાઓ શાંત થતી જાય અને પછી આગળ વધતા જાય અને આ છે તે વિષ્ણુ ભગવાન અને પેલા બ્રહ્મા એ ગુણો છે તે આ સતત તમે ગુણ દબાવવા માટે જેટલું જેટલું દેવો ને છે એ વસ્તુ બઉ કિમતી છે આ ગણપતિ ને પેલી ધરો ધરો ધરો ધરો ધરો ગણપતિ માટે મોટામાં કારણ કરવું જબરજસ્ત ઇલેક્ટ્રિસિટી કરી દેપળા એટલે પણસારમાં પેલા માં જવું છે સાચું ક્યાં છે દાહ ચોખ્ખી બેન કઈ છે કે હું આને વાંચું છું વાંચું છું પૂરો સમજ નથી પડતું પૂરું સમજ નથી પડતું તો દાદા તમે કઈ કૃપા કરો એમ કે ધીમે ધીમે સમજ એક વાક્ય ઉપર તો હજાર પડ હોય જેટલો ઘર વાંચશે એટલો પડવો શું થતો જાય પતિ પડવું શું થઈ જાય પતાર વધીએ તારે હજાર તેમ જાય આપણને પણ ભાઈ વાંચે જ નહી પછી સમજાય કે આવેલી પણ છે ને પેલા મનુભાઈ ની ભત્રીજી નો છોકરો હશે કે વાંચવા લઈ જાવી પાસે નથી આવી ચોપડી છે તો ભગવાન નું કલ્પસૂત્ર નીકળે છે માવી નું એવું આૂત્ર છે બરોબર તેતાલીસો પદ છે બી છે કઈ પુસ્તક લેવલ ઓફ સિન્સિયરિટી ધેટ્સ ધ લેવલ ઓફ માય ગ્રેજ તો માગી લેજે તને નહી આપે તને આપે આ તો આપણે તો માગી લેજે આપે તને એમને નહી આપે આ તો ઇટ ઇફ બુક તારે માગી લે એダ સ્પેશિયલ કેસ એ તો માગી લે તને આ બુક આ મારવા લાવી કી ઓ ઓ ઓ માગી લે ને તો ડાલાને કે ન કે ડાડા અમને સમજની પાસે કૃપા નીબેલ ભાઈ માગી લે दादा जी કેવી કે પાવડા કે હા દાદા દાદાજી કેસે કે આજ માગી લે એમ ને તો ફાઈ કેજ મોટામોટો ધર્મ દરેક જોરે થાય એ જોડે પેલા નઈ થતો અત્યાર પછી થશે હવે પેહલા નોતું થતું હવે થશે તો હાથમાં આવેલો મોક્ષ પણ જતો રહે છે એટલે આપડે બરોબર ચાલતા થવાનું આપડે એટલે એડજસ્ટ થઈ જવા ને એડસ્ટ થઈ જવા પડી ને ક્યાં બહાર આવે એનો ન્યાય ન્યાય ખોરવા જઈએ તો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 ફલાણું ફલ બધું જુદી જુદી પોતાના જેવા કરવા ફરે આ કાળ માં બધા ગુલાબ નહિ એટલે લોકલ ફાવતું નથી ગરબા ઝઘડા તેના પડ્યા ત્યાં મેલા બગીચો થયો પેલા ગુલાબ હતા ગુલાબનો બગીચાનો લાભ ઉઠાવો યાર કયું છે મોગરો છે મોગરા ને લાભ એને એની રીતે ગુલાબ ને ગુલાબ ની રીતે જોઈ ને જોઈ ને એ રીતે બધા જુદી એનો દરેક ના સ્વભાવ જુદા ભાઈ મોગા કહે તું ગુલાબ ગુલાબી રંગ નો કેમ નથી એટલે મસ્તી એને કોઈ મોટા મોટી પડ્યા કે તમારા છોકરા ઝગડા ના કરશો કારણ કે આ તો બાપ છે જો બઉ ચીકણો હોય સવાર નો બઉ લો હોય ચીકણો હોય તો છોકરો લાભ હોય તેને ગમે નહીં બાપ લાપો હોય છોકરા બધા બધા જુદી જુદી જાત ને એક ગુલાબ એક મોગરો ચંપો જુ એટલે અમે તો પચી વર્ષે ફૂલ આવ્યું એમ કે છે બેન કે પચીસ વર્ષે ફૂલ આવ્યું તારી ખબર પડી બેન કે છે કે હું તો ફૂલ હતીજ વાઈ ભાઈ ચંપો અને આ ગુલાબ ગુલાબ રફ મારે ગયો મારા જોઈશું ક્યાં તારામાં ભાઈ કોટા છે ગુલાબ ના ખેતરામ કેવાય ને એ મેં લખ્યું છે આ મોટા મોટું વાક્ય હિન્દુસ્તાન ના લોકો બહુ સમજતા થયા વિચારવા મળ્યા કે આ દાદાજી ખરો ફોન પાડ્યા અમેરિકન છે જાણતો નતો મને ભૂલ ભૂલ થઈ ગઈ મળે હા બધા લાખો માણસ થતા વસંતી એડજસ્ટ થાય છે ને હવે બધે પેહલા પણ હવે બધે જ એડજસ્ટ થઈ જાય છે મારો સિદ્ધાંત શીખાય લીધો એમને પોલિસી માં એડજસ્ટ એવરીવેર છે ને ડિસ્ટ્રક્ટિવ પોલીસી માં ડિસએડમેન્ટ પોલિસી છે કન્સ્ટ્રક્ટિવ પોલિસી માં છે ને મન બેગડા થી સંસાર ઉભો રહ્યો છે દેહ ના બેગડા થી સંસાર ઉભો રહ્યો નથી એના ઉપર દાદાજી મન બગડા દેહ ના બગડા થી સંસાર ઉભો રહ્યો નથી દાદાજી એ ક્યાંથી વર્ષે દાદા પર કાગળ લખ્યા લોકો દાદા એમ કે તું સમજ ની વાત ને એમ એમ કે સમજવાની છે મન બગડિયા થી સંસાર ઉભો રહ્યો છે દેહ ના બગડિયા થી સંસાર ઉભો રહ્યો નથી मन कोई कोई जातने એમાં ડિફેક્ટ જ નથી દાદા મન ને લીધે બુદ્ધિ ને બધું આવે ને એમ કે મન ના લીધે બુદ્ધિ ને એ બધું આવે ને એમ કે મન એ વસ્તુ છે पानी पड़े, उगी ये मैं तरंगो बड़ा उगे, तरंग तरंगो बूटे आत्मा आ अहंकार वापे अहंकार बुद्धि पसंद पड़े गए ना गमे तो जैसे મનમાં જે તરંગો ફૂટેળો આવે મને નથી એટલે એક જ થઈ જાય સંસારે એના જ ચાલ્યો છે મન જોડે એકાગ્ર થયું કે સંસાર ગોતે તમારે મન જોડે લેવા દેવા ના રે એટલે તમારો આ થઈ જાય તમારે તો મન ને જોય ખબર એટલે મન માંથી તરંગો ફૂટ્યા કરે તે અહંકાર ને બુદ્ધિ વાંચી શકે તરંગો ને પોતે ભાષા એટલે શું કરે વિચરે અહંકાર વિચરે વિચરે તન્મા થાય તાર કહેવાય વિચરે માટે વિચાર વિચરે નહી તો વિચાર નહીં લોકેશ મને વિચાર થાય સમજાય સિનેમા જોવા જવું છે મનમાં વિચાર થયો વિચાર થયો ખાલી ફોટા જેવું જ લાગે ને જો વિચરે નહી અને તન્મ આકાર ના થાય તો ખાલી જોવે એટલે એ સહયોગ છે એ સહયોગ વિયોગી શું કહ્યું છે એટલે સહયોગ થઈને તમે જોયા કરો તો એટલે જતું જ રહેવું પડે એની છુટકો જ ના થાય બીજા ના જતો જવું પડે આપડે કેવું ના પડે નહીં તો આપડે સહયોગો માત્ર વિયોગી સભા ના હજાર માણસ જેવું થયું હોય તો ગરનાધ કે આ બધા રાત્રે ના જાય તો શું કરીશું ને શું કરીશું વખત બધા ઉડી ઉડી જવા મળી જોઈએ ખરાબ વિચારો નિકાલ થઈ જાય અને જેટલું ડિસાઇડેડ છે જે વ્યવસ્થિત છે તો થઈ જવાનું ઘણું નથી આપણને વ્યવસ્થિત કેવાનું અને તે વાઘેલા થઈ જાય તમારે તો જોયા કરાવે અથવા તું તને એમ નક્કી કરે કે ભાઈ સિનેમા જવું છે આ મુવી જોવાની જોવાની જોવાની વિચાર થઈ ગયા અને આશીર્વાદ આપીને આપી લોકોને સમજાવે એવી ગુજરાતી ભાષા બાકી કરેલી છે ખાલી ભત્રી જો એમ કે પાંચ પંદર પચાસ નહીન્ટ એડ્રેસ લખે છે અહિયાં કરે તું પર મને શી રીતે આવી દુનિયા છે આમ કરો તેનું એનું કરવાનું ના નથી કે પછી લેંસક ભાવ એનું નામ જ સંસાર સંસાર ચાલ્યા કરે ના હોય એટલે આપણે આપણા નામ સંસાર સંસાર હિંસક ભાવ જ હોય દાદા હિંસક ભાવ એટલે મતભેદ જવું મતભેદ થાય એટલે માથું ફરી જાય એક પેલો હું છ તે મીના એજ હિંસક ભાવ પોતે છે નઈ મીના સંસારિક ચાલ્યા કરે આપડા માં હિંસક ભાવ ના હોય એટલે આપડે જવાબ દરિયા મુક્ત થયા કરે જ્ઞાન આપ્યું તો મને હિંસક ભાવ જતો રહ્યો પેલા તરમે આઘાત થઇ જતા એટલે નથી ગમતો એટલે જવાબદાર મુક્ત થઈ જવાના હવે સારી જવાબદાર જ્યાં કઈ પણ કરવાનું નથી સંસાર છે ज्या कहीं पर भूल लाभ लेवासारूल करवाभ लेवा व्यक्ति ऐसी संसार भूको सहाय ना શું લાભ લઈ લેખનો લાભ ભરવાના છે